તારે ટીર નો વ્રત એટલે કેવો શબ્દ છે સમજે છે એને સેન્સ ના સમજી શકશે શું કેવા માંગે છે સમજાય પણ બીજાને સમજાવી શકીએ ને શબ્દ હતા ને ફોટા એકાકાર થાય કેમ વલો કરીએ તો ગમે તું માથા ઘૂડી ગયા ઉકાળીએ તો એકાકાર થઈ જાય ને ઉકાળીએ તો ના થાય પાણી ઉડી જાય તેલ આટમાં બે જુદું છે એવું આચાર્ય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 કરોડો એકાકાર નહીં તેવો આત્મા છે દેવગતિ માં ગયો નરક ગતિ માં ગયો બધે ભટક ભટક કર્યો આપ્યો માર્યો બાર્યો બધું કહ્યું પણ તે આત્મા તેવો તેવો છે શું શું ટંકોચકી ટંકો ના એવું નહીં સોના જેવું એવું નહી ટોટ કીણ એટલે બે વસ્તુ ભેગી ગમે એટલી કરો તો એકાકાર ના થાય ભલે ને નાખે પણ જયારે આપડે એને કઈ શુદ્ધ કાળીયાલ નાખીએ કાઢી હા એટલે ટંકો બધી વસ્તુ શું છે ટંકો હા એટલે જ નીકળે નઈ તો કમ્પાઉન્ડ થઈ જાય નીકળે નઈ એક અત્યારે તું બાર પ્રકાશ છું એ માન્યતા બધી બધું એકાકાર જેવું લાગે છે પણ તે આત્મા બગડી ના જાય ને અનાથમાં એ નાસ્તું થઈ જાય શું કહ્યું એ તો એ મને વાત રે જયારે જ્ઞાન જાય અંધારું ઉલટવું પડે ટગારે ટકારે આપડે રાત ને અંધાર હોય છે સૂર્યનારાયણ આવતા ઉલટવું પડે છે શું કરવું પડે છે રાતે તને સપનું આવ્યું કરોડો વર્ષ રાજ કરીને એટલું બધું કર્યું પણ જાગુ તારે ગયું સપનું ઉડી ગયું હવે એ જે સપનું આવ્યું ને આ મારા આ સાથે પેલી બંધ વર્ષ નું સપનું આ ઉઘારી વાંચનું સપનું જાગ્યા તે પછી જાગ્રત થયા ઊંઘ માંથી સપના માંદ્રામાં સપના માં જાગૃતિ છે સપના માંથી પછી આ જાગ્યા જાગૃતિ વધે સનાથી પછી આગળ તેથી આપડા છે બોલે જ ખરા સપનું છે પૈસા ખબર તો લડવું જ નહી બચાર બેંચ છે એમાં બોવા ખરા એટલે સપનું છે તો જ્ઞાની પુરુષ ને સપનું જ લાગે આ સપના માલે છે અને કોઈ પાણી તો પાણી ફરતો હોય તો એ જાણે સપના વિચારો માલે છે દરેક વસ્તુ ના ગુણધર્મ હોય ને સોના ના ગુણધર્મ હોય બાબા ના ગુણધર્મ છે ગુણધર્મ થી ઓળખાય ના ઓળખાય એવી રીતે આત્મા અને અનાત્મા ગુણધર્મ હોય છે તેમાં ગુણધર્મો ઘણા ખરા મળતા આવે છે આત્મા અનાત્માના પણ અમુક ભાગમાં અમુક ગુણો મળતા નથી આવતા તે આત્માનો અમુક ગુણ છે જે ચૈતન્ય સ્વભાવ તે બીજા કોઈ ગુણ કોઈ કોઈ વસ્તુમાં નથી ચૈતન્ય ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન શું કહ્યું જ્ઞાન દર્શન ખબર અંધારામાં થયે તું બેઠો આવું તને તને શ્રીખંડ આપે લે પછાતું આપી લે ને કોનમાં અંધારમાં મરમ કરજો ને મરમ કર્યા પછી શ્રીખંડ પછી ત્યાં તને પૂછે કે તમે શું ખાધું તું પછાદમાં ત્યાં શ્રીખંડ ચિખન માં સુધી શું નાખેલું હતું તમે જો સારોળી હતી ઇલાયચી હતી દહી હતું ખૂબ છે આ જ્ઞાન દર્શન જાણવાનો સ્વભાવ નિરંતર જાણ્યા કરવાનો સ્વભાવ એ આત્મા નો થશે એ બીજા જડમાં નથી જાણવાનો સ્વભાવ છે ને આ ઢોકળામાં એ સ્વભાવ નથી અને લોકો કે છે કે આ બધું ભગવાન રૂપે છે ડાકોર સુધી આવ્યો છે ભગવાન રૂપે બધું બસ કરે મારી વચ્ચે ઘણા હોય તે આખે ના દેખાય દુરબીન થી ના દેખાય એવા જીવો છે જ્ઞાન નો અપચો એટલે જ્ઞાન નો અપચો એટલે શું એના લક્ષણો હજીરાટકાવવા ઉપાયો એના અટકાવવા ના ઉપાય એના લક્ષણો ના થાય એક પક્ષ માં પડી જાય શું કર્યું ના કેવાય વ્યવહારમાં કમ્પ્લેટ શું તમારે ફરજો બધા પડે ને ફરજો ફરજીયાત છે શું છે ફરજીયાત છે હા તેમાં ભાવ કરો ચાલે જ નહીં એવું મા બાપે જાણવું છે તું તો જાણવું જો બાપે જાણવું છે કે ઉપકાર શું બતાડવાનો કેટલાક મા બાપે એમ કે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 માટે આ બધું જગત બધું કેવું છે મજ્જા પટ્ટો આપવો કોઈ જાત પટ્ટો આપી બીજું કામ કર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 જી માત્ર ફવાળે છે શું શું ફરે છે સુખ ફરે છે કે દુઃખ દુઃખ ગમતું નથી જે સુખ પછી દુઃખ ના આવે એવું જોયે છે કેવું કે થોડો દુખાવ ચાલશે એ સુખ ને સનાતન સુખ કેવાય કેવું સુખ આવ્યા પછી બઉ થઈ ગયું આપડે કોખ ના જતું રહે એવું જ્ઞાન જોઈએ આપડું જો ગજવું કાપે તો સુખ ના જતું રહે ખોટ આવે તો સુખ ના જતું રહે એવું એવું જ્ઞાન ના જોઈએ પાછું આવે ખરું ધુવાથી પાછું આવે તો જીવ બાળવાથી પાછું આવે ને એટલે એવું કઈ જ્ઞાન શીખો કે જીવ વાળવાનું જ ના હોય શું કયું એવું જ્ઞાન માટે આપણે જ્ઞાની ફરે શું કઈ પોતે સંપૂર્ણ જોઈએ પરમાનન્ટ સુખ સનાતન સુખ શું કે વાઇફ મરી ગઈ પછી આપણે ગમે એટલું માથું ભોડીએ તો કે પાછી આવે ખરી તો શું કરવું પડે રડે છે એ રડવાથી એના એને જે પલોક માં જતી હતી પર્લોક માં બી જાય છે એને આના રડવાથી બહુ દુઃખ દુઃખ થાય છે તો હું તો જીવને દુઃખ કરીએ છીએ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 પરમાનંદ સ્વરૂપે મોક્ષ નઈ એમ એ મોક્ષ જ કેવાય પરમાનંદ કેવાય અહંકાર ગોળ પણ શું કઈ મારી ચાલતું છે આ દુનિયા બધા મને ડાક્ટર ડાક્ટર ડાક્ટર બધા ભેગા કર્યા હતા ને સંદાસ શક્તિ તમારામાં નથી સર નહી છવ તારીખ જયારે તમને અટકશે ત્યારે બીજા દાખની હેલ્પ લેસ યસ હેલ્પ લેવા પણ શક્તિવાન છોજ નહીં પણ હેલ્પ લેવી પડે બરોબરનો થયો તમે આવજો ને આવે તમને તમને જે જરૂરિયાત છે એ જ આપીશું તમને વધારે પડતું નહીં થાય બોજો નહીં લાગે આવો ને ભાનુભાઈ પરમાનંદ તો અહી મનુષ્ય ના અવતારમાં પરમાનંદ થાય અહીંયા છે તે લગ્ન માં જાઓ ને તો આનંદ થાય છે આનંદ મૂર્તિ મોહ ના માર્યો આનંદ હોવો જોઈએ સમજ પડે કેટલાક લોકો ને સમાધિઓ થઈ ગઈ છે નીકળે સાઈ કલાક ઉતરે જય સચીરા બધું નથી ના ઉડાય નથી સંસ્કારી હોય ને તમે ડિગ્રી મળે તમને સત્તા મળે સત્તા સંસ્કાર ના આધારે બોલે છે સમજે શું નામ સાહેબ ગણપતભાઈ પંચીગઢ ગણપતભાઈ એટલે સત્તા એના આધારે મળેલી પણ ત્યારે તમને હવી કરે તમારો સ્વભાવે તમારી શક્તિ હાલી હજુ સુધી થયું નથી થતી બધા ફૂંકારી હોય બેસી પ્રાપ્ત થાય છે શું કુ સંતો નો કૃપા જ્ઞાનીઓની કૃપા એનું થયા બધું અને આ બહુ માં લઈએ તો એથી આગળ પાછળ પ્રગતિ થાય કેટલાય માણસો ઊંઠું બોલનારા હોય તો અમારે જો થતા રહીએ તો સ્લીપ ના થઈએ નહીં થતા નહીં સ્લીપ થઈ જાય સ્લીપ કરાવ ધંધો ખરો નહિ ધંધા માત્ર એવું હોય છે ના આ ધંધો વધારે એકાવન સુધી ઓગણી અમારી કંપની અમારી કંપની અમારી કંપની એમ પટેલ કંપની હતી તે કાઢી લે સિમેન્ટ હરિયા કાઢી લે તે પછી એક દર અમારા ભાગીદારી પૂછ્યું મેં બેંકમાં કેટલી રકમ છે આપણે તો બેંક માં ખાલી થવા આવ્યું છે આ સિમેન્ટ ચોરી લો આ મકાન માંથી સિમેન્ટ ચોરી લઈએ કે મનુષ્ય માંથી બ્લડ ચૂસ્યા બરોબર શું છે બ્લડ ચૂસ્યા બરોબર મનુષ્ય અને મકાન નો સરખું છે એ પ્રમાણે આપણે આ કચ્છ કરવાનું નહીં કહ્યું કારણ કે આવી ચોરીઓ કરવાથી આપણે ગેરકશું રહે નહીં આ કઈ જાતમાં આપણે આપણે કઈ આપણે કઈ કોઈ આ ચોરી બધી આ લોકો ધંધામાં ચોરી શું ના શોધે આપણને મન વચન કાય ચોરી શોધે નઈ આપણને ઓગણીસ એકાંતી ત્યાં પછી ધંધામાં સારું ઉપાધું નહીં કોઈ જતી મુશ્કેલી નહીં ને કાલે બધા ઓફિસર તમારા જ્યાં જાણી જાય કે આ લોકો કશું હોય છતાંય છતાંય વ્યવહાર તો હાથવો પડે ને અત્યારે જે સાહેબ હોય એવા વ્યવહાર ના પડે ઉતરવા જેવું નહીં અમાઉન્ટ ઉતરવા જેવું નહીં છૂટકો છે નહીં તો બિલ આપડે નહીં હાથે ઘેર બે માગનારા બે ગાળો પડે